હોય તો બુદ્ધિ બિલકુલ ના હોય ત્યાં પાતું જ્ઞાન હોય કારણ બુદ્ધિ છે બુદ્ધિ છે ને. માંલાસ થઈ ગઈ માતા સાન્ટ પર બુદ્ધિ જ્ઞાન આવે અને જ્ઞાન પ્રકાશ છે શું છે ગુજરાતી નો શબ્દ કહીએ તો બુદ્ધિ અહંકારિક જ્ઞાન આ ધોરણ છે આ ધોરણ છે આ ધોરણ છે એ બધી બુદ્ધિ અને નિરહંકારી જ્ઞાન એ જ્ઞાન કહેવાય બુદ્ધિ ઇમોશનલ ટ્રેન ઇમોશનલ થાય તો ઇમોશનલ થઈ જાય તો આ મનુષ્ય મોચન માં બહુ રહી છે કે નહીં ઇમોશનલ થઈ જાય વાત વાત કેટલા જીવો મરી જાય બધું પૂજ્યો થાય છે હા કેમ થાય છે રાખો હા બધા પેટી અખબાર આપ કોમ્પ્યુટર માં મૂકી રાખીએ આશીર્વાદ આપીએ તમને સારું થાય બેન પૂછે છે એ સ્ટેજ ક્યારે આવે એવું સ્ટેજ ક્યારે આવે પગલ સોલ્વ કરી દે કે તમે કોણ છો એ બધું સોલ્વ કર્યા છે કોણ ચલાવે છે આજ્ઞા ચાલે ને જિંદગીમાં ના થાય એ કઈ કગલ ઉભું પછી ત્યાંથી સ્વતંત્ર થયા કહેવાય આજે પગલ માં ઘૂંચેલા હોય પગલ ઉભું થાય તમારે કહેવાય મારું દિવાયું થાય ખરું થયું હાથી બનતી મનોહર ભી કચે પાંચ પછી ભેગા થાય તો આપડે ત્યારે ગાય કહે છે ને ગાડી આપે છે ઘોડા ને લગાવે કયા લે તારે ક્યાં ગાડી છે તારે બંધન નથી આ સરકારિપેન્ડન્ટ પોલીસ આવું હોતું નથી આ તો એક અપસાદ છે This is the the wonder of the world. hai. mod mod gela. gela. અત્યારે ચિંતા કે કમ્પ્લીટ જોઈએ કમ્પ્લીટ બે કમ્પ્લીટ અત્યારે દાદા એવું જાય ને એવું જોઈએ ને તમે કહો છો માર્ગ મા પછી એવું જ માગે ને કારણ નવરા છે કારણ બીજા થશે બે કઈ કરી આપી ખરાબ પડે છે આ ટુ જોવા આપડી ક્યા પછી જોયું નહીં પણ હાથ કમી કરે છે કે બમર છે આ કઈ કબ્રસ્તાન છે પછી ફરી પૂછ્યું છે પાછળ હતા ત્યાં પાસે પછી મજા આવું પડે અમેરિકા તો એવું બોલે છે કે અમે તો ગાય એટલા માટે ઉછેરીએ છીએ કાપીને ખાવા માટે જ ઉછેરીએ આપણે તો આપડે તો કરેલો છે ના કરે સર તો હાથ નાખ્યું ગાય તપાસ કરે એનો હાથ કબડ ના કરે ના અને આપલા બદલે આ સાહેબ નહી બુદ્ધિ ગઈ દોર કરે કોકોટર નળ કરેલા હા થોડો બસ તને આઈ ડ્રિંક લેજો આડ ડ્રિંક તું સાબ ડ્રિંક લેજો આડ ને તમ આડ લેજો ને આ એ ચા લવાવું છે બધુ બાંધ કરી દઉં દાદા નહીં ના હોવું જોઈએ આપડે શોભે નહી આપણે તમે રોહિતભાઈ કેમ નહીં ડ્રિંક કેમ નહીં લેવાનું એવું છે ને આમ જ આમ આપડા શાસ્ત્ર છે કે ઉઘાડી વાક્ય જગત ઊંધે છે જાગૃતિ ઓછી કરે એવું જાણો જાગૃતિ જાગૃતિ વાક્ય જાગૃતિ નથી આ લોકો પછી બેભાન પણ કરે છે જાગૃતિ ખલાસી નાખે છે શું કયું બેભાન કરવું કર્યું એવું નથી લાગતું કરે છે આપડી જી થાય છે દવા પી જવા માં આવે તો નહી આ તો ગણું પૂરે આપડે તો આતો ગદર દવાએ સુગમ માસાસન માટે દામપીયન દામપીયન સુગમ હાલો ચાટે લીજલું રાંડી ચાકીટી બૌતી નથી ચાકીટી બૌતી નથી ના ભાઈ એ હારી બોલ જાય બોલ જાય ના ભાઈ એ બોલે થોડો વખત જતું રહે છે ના એ બધું ખોટું જે સાંભળ્યું એને બરાબર થોડી વખત જતું રહે છે એ તો એ તો ખુલેમ કેવાય દેખાડી જતા રે તમે કાયમ આપતા હોય રે હું ટકે એવું આપો કઈ શું ગયા તમે ટકે એવું આપીશ સાંજે નાની ના ચરણો માં જ મોક્ષ છે કૃપા થઈ એના ફાધર છે એ આફ્રિકા માં હતા આખું અને પંદર ફોર આવનાર હતા કે પટેલ અમદાવાદ માં ખેડા જિલ્લા ની અંદર પંદર ફોર આવનાર હતા ઇંગ્લેન્ડ ગયેલા પટેલ સી કેન્ડ ગયેલા સ્વસ્તિક સોસાયટી રહેતા હતા સ્વસ્તિક સોસાયટી એમના ફાધર અમદાવાદ માં ડોક્ટર છે મ્યુનિસિપલ કોર્પોરેટર હતા પેલા અમદાવાદ આવ્યા હતા દર્શન કર્યા અમદાવાદ માં બહુ આ બધા ઇન્ટરેસ્ટ છે યોગા કરે છે ને બધું યોગા કરે છે ને બધું એમના ફાધર ને આ બધામાં ઇન્ટરેસ્ટ બહુ છે એમ કે તો જે છે આ તો ક્લાસ 10 આ મેટ્રિકમાં હા મેટ્રિકમાં આ તો બસ નોટ અને સિન્સી ગઈ છે 30 40 રૂપિયા સાબ ગયા ને બહુ સારા કેવા બહુ જ ટેન્શન જતા રહે ને એનો વળિયો તો ડાલિયા જલ્દી જ એટલા હોય છે ખરા ને આપડે બોલાવજો છે તમે કોણ નામ નટું છે એટલે શું તારું નામ શું રમાવેન એ આત્મા હા શું નામા નું રમાવેન કારોબાર તો હશે નહીમાં જ એક થઈ જવું જોઈએ રમા નો બધું છે ને હું આત્મા છું એવું બોલે રમા હતું રાઈ હતું કે આત્મા હતું કઈ હતું બધું હતું તને ખબર ભાઈ શું કોણ છું કે છે નામ મહેશ છે પણ હું આત્મા છું એમ કે છે આત્મા મહેશ ને ગાળવ ને ધારી લઈ જવું એ કરે પૂછે અત્યારે શું જ આવેલી આવ્યા તમે તો આ મોડા મૂકવું હા કરતો તમને ખબર પડે કે હા કરરીબ નિશ્ચિત ખબર પડે એમ કયા ગર ની રહીશ છું કાલાવડલા જામનગર જામનગર પાસે કાલાવડ કાલાવડ જામનગર ઓળખો જામનગર ની પાસે આવ્યું સરું ક્યાં ઘરે આવ્યા છે ઘરે ચઢેલું હોય કે તમને એવું લાગે છે ઘેર ડાચું ચડેલું હોય એવું ના એવું નહીં લાગતું કાજ મેળકા હું કથા જ ના ગઉું ને તમે તમે કાઢે સ્વામી ના ફોલો ઓળખવું એ પૂછે છે આત્મા કેવી રીતે ઓળખવું આત્મા તો કોઈ મુક્ત બુ તમે કેટલા છે આપડે ત્યાં જ્ઞાન મારવા મને જે માગો એ આપવા તે સમય સમ્યત્મા નિવેદક જીતેન્દ્ર બીએફ2 બાપા બસિંગ પર પર દેવેજી દે મત આ બોલાવો ને બોલાવો ન માય નિગમભાઈ સેટાભાઈ સાનાભાઈ સેટાભાઈ તો સાને ખાસી સાને ખાસી હા પૈસા બીજું બીજું કઈ છે એ કાયમ નું ચાલે કોમ જો કાયમ એ ચીજ તો માગે પૈસા તો નાખો જોડે ના લઈ જાય ના લઈ જાય ને સારું બાજુ લઈ શકાય છે ના લઈ જાય આપડે અહિયાં જ વાપરી નાખીશું હા નહીં વાપરે દાળ છોકરો નથી મારે હે રાતે જોગા બોલાબો ના લે ને ધંધા બંધો કરી આવો છોકરો નથી ગધાર આપ્યા ₹100 ને છોકરો નથી છોકરો નથી નથી છોકરી છે 3 છોડીઓ 3 છે 7 એટલે મુખ્ય દารา ની ચાર્જ કરો કિતા ઉતાર મજાઈ છે ઉનથી ઉતાર મજા આવે બગાત કરો ને મનુષ્ય પુરુષ જોઈએ જ્ઞાની પુરુષ ક્યાં હોવા જોઈએ મુક્ત પુરુષ એમાં હોય નઈ કશું હોય નહી ત્યારે કોણ થાય एक चीड़े जता है मार तो काम मुक्त पुरुष अविमुख जीवता है અનુભવ માં શું ખેડૂત કરી કરવાનું મારે અને મુક્તિ તારી એ તો કઉ સારું જીવો ગળ માં શું રહ્યું હોય શું થાય थाय। थाय। था, दुख आए तो क्या दादा हम मर तुम कंटेर कर લાખડીયા લાખી ગયા તાર ખાઈ દુઃખ જતું રહ્યું કે હા એ કેસે કામ મે હું પરમાટર કંટ્રોલ લેવો છે દેખતે હમ નો બે સો અંધી દે કે કંટ્રોલ માં રહેવું જોઈએ કે કે દે ભાઈ કંટ્રોલ માં રહેવું જોઈએ હા પેનટ્રોલ ને નોર્મલિટી માં રહેવાનું જોઈએ જે ગયું છે કામ ટુ ધ નોર્મલ બિલો નોર્મલિટી ફીર એન્ડ નોર્મલિટી ફીર સમ થઈ ગયા છીએ કોને અમને ભગવાન પદ આડ્યું છે શ્રદ્ધા ની વાત છે કે દાદા બધા નમસ્કાર થોડા દાદા વખત બોલાયા નહી કેવું નથી ગધડા નમસ્કાર બોલાવો સાહેબ કહે તમારી દેખાય છે દાદા ભગવાન તમે પ્રગટ થયા છે પ્રગટ થયો છે તો હું આવું દાદા નમસ્કાર કાદા ભગવાન મારી પેન્શન છપ્પન ડિગ્રી છે ભગવાન આઠ ડિગ્રી છે મારે ત્યાં પૂરી નહીં કરવી પડે અને પુરુષ કેવી વર્ગ ની ઓબરવેટર કેવી તમે ગમે એટલા તમારા પૂછો તો કોણ ભગવાન તો હાજી ગયો ને બઉ હાઈ લેવલ નું છે પણ ભગવાન પૂર્ણ દશા નઈ અમારી શું કયું ભગવાન તો તેર માં મજા ત્યારે શું કયું તારી કેટલી શહે કયા ગમે તું કયા તમને બોલા હશે ને બોલા કયા ગમે ભાઈ તમને તમે તમને પૂછો બધા કયા ગામ આ બો ખોરાક લેજો રાશિ લેશે નહીં તો લોકો રાશી રાશી થઈ ગયા <सफेलिके> <सफेलिके> जैन धर्म <सफेलिके> <सफेलिके> बीजा ने पेला आपके खावे फ्रेश बीजा पीछे खाद जैन धर्म ऐसी पेला बीजा पची पोते खा એટલે અમારી પાસે વાસી રહી ગયું એટલે વાંચીએ કાઢવા જ પડે દાડ તો કાઢવો પડે જે કંટ્રોલ માં ધર્મ એટલે શું કાલ્પનિક શું ધર્મ કાલ્પનિકલ્પિત ધર્મ કલ્પિત ધર્મ ધર્મ બે જાતના પુણ્ય એટલે કે મિક્સર ના <laughs> <laughs> ક્રેડિટ કર્યું હો તો પછી ડેટ ના કરવું જોઈએ પણ ડેબિટ પછી બે ગાળો આપણે પાંચ જીરો પાછા પાછી આપવી પડે તો આપે એ પાછી આપવા આવે છે પેલા લીધે તમને ખબર નથી તેમ આવે ને તે જ આવે છે થઈ ગયું એટલે મારે ફરી ધીરવાનું બંધ કરી દો શું હે એટલે ચોપડો બંધ કરવો શું કહ્યું હવે એ તો કલ્પિત કલ્પિત સુખા સાચું થઈએ સમય દર્શન થાય સાચી એ સુખ સનાતન હોય સત્યાવીસ વર્ષથી મને ભૂ થઈ જતું નથી તમે કેટલા વર્ષથી થઈ જતું નથી ત્રણ વર્ષથી એવું હોય છે તારે કેટલા વર્ષથી ત્રણ વર્ષ તારે ત્રણ વાળા તમારે કેટલા વર્ષથી જતું નથી પંદર પંદર વર્ષથી જતું નથી તને થોય જો દેવાં દારે એક દાડો જો તો એક કરી આપી એટલે દીવાં દાર દુખ દીસે દિવાળીના દિવસે ના પણ પછી એવું ગને કે દાડ દેવાં દારે તો તો કઈ વાર કે કઈ વાર કે સપ્પરમો સપ્પરનો દાણો કહેવાય હે સપ્પરમો દાણો કહેવાય તેદી ના જ્યો તો દુખ એ દિવસે મત જ્યો તો દુખ હો જા હરકો કેમ કેમ સપર માં એમ મારી છે છપ્પર માં શામા થયેલી છે તમને કહ્યું અકડવાય દરતું નહીં કહે છે કાલે તમને સમ્યક દર્શન કરાવન હા હું નથી આ બાય નો ભણી થયો બીજી રોંગ ગયો ત્રીજી રોંગ અને મામા અને કાકો અને ભુવો આમ ચાઈ નથી આવ્યું લોકો ધણી થઈ ગયા ના બેન કે છે કે આજે ના અપાયું થયું હતું એક જગા એ અમેરિકા અમેરિકા નો એક છોકરા આવેલો બેન નો તે આવે તો ગ્રીન કાર્ડ ધરાવણી લોકો પછી ઘરા ગીતો હોય તો બધી પુસ્તક બધી ગ્રીન કાર્ડ ચિરાઈ શકે પણ મનમાં બધું હારું નીકળ્યા નીકળી જઈ ગઈ છે બધું પેલા પાસે જ ના કરી હા બધી છોડે બધી આવે કેવી મોટી અને બાપ કંટાળી ગયો બાપે છોડી દીધા મારી પાસે જતો રહેવાનો છોકરો તમે પપ્પાજી કદું કઈ દેખાડતા નથી આવે કેમ ધંધો ભાઈ શું દેખાય તું પાસ કરતો નથી તગના એક દેખાય કે પપ્પાને મને કઈ ગત હારું કઈ પાસે આવું કે પપ્પા એ એક જણા વાત કરી ગયા બાદ છોકરો જોખાડી દો ને તગના હું તો તમને આવે ને સ્ટેશન ને દેખાય સ્ટેશન ઉપર હું બીજા કોઈને ઘેર પણ આ સ્ટેશન માં થતું છે એવું તું કહીશું હમણાં નફે મને કરી નાખો એમને કાલે ભાઈ આવવાના છે ભાઈ છે ગ્રેટેસ્ટ ડાક્ટર પણ હા તો ભાઈ નહીં કઈ લેજે એને જેટલા પગાર મળે છે મોટો ડાક્ટર કોઈ આલે નહી મને કોણ એટલો પગાર આપે મારી કમાન્ડ ના પૈસા નોરું છું ભાઈ હું તમારું ખાધું ક્યાં ખવું તમારી મહેનત કરી લે તો હું ક્યાં ખવું ના હોય તો ખાવું પડે પણ મારે હા અમેરિકાનું ભાડું રહું છું એમની પંદર હજાર એ બાર લાખ રૂપિયા ભાડું આપે છે બાજુ બે ત્રણ જણા આવ્યા બધાનું તાલ ન તાલ મળવો મુશ્કેલ આવું કોઈ કેનારે નહી મળે એવું કોઈ કેનારો હતો તમે આમ આપી દે ને એમ આપી દઉં કો તો ગોળો હોય કોઈ